એ જાણતો નથી મારી મિલકત કેટલી અને સેન્સ ઓફ ડીમાર્કેશન એ બે વસ્તુની જે ભેદરેખા છે એને સમજવાની શક્તિ અગર તો એ બુદ્ધિ કઈ રીતે કેળવી શકાય બુદ્ધિ લાભ હતા થાય એના પગલે કાલે આવો ને હું બધું કરી આપવું પરિચી જશો હા જમો થાય છે કરતા કર્માધી હું હતો મને થતો ધર્માધીન હતો અને મારી દ્રષ્ટિ નથી મારી પાસે અજ્ઞાનતા રૂપી અત્યારે પ્રકાશ હોય ત્યાં છોકરો ના લાગે પણ અંધારું હોય તો એટલે જ્ઞાન દર્શન ચારિત્ર તપ એક તમે કોણ છો એ જાણો એ જ્ઞાન કેવાય જાણવું અને તે જાણ્યા પછી પ્રતિ ચારિત્ર એટલે રાખશે સહિત પણ બીજી બધું કામ કરે પણ રાખશે રાખવે હોય મારે ગાળો દે ગજો કાપે જેલ પોલીસ વાળા કરે બાકી ખરી સારું છે રાખશે લાગશે થાય નહીં અને ભય લાગે નહીં એનું નમિત્રા વિજ્ઞાન બિલકુલ ભય લાગે નહીં કોઈ પણ જ્યારે પણ અહિયાં બાર પણ ભય છે ન લાગે એનું નવી ત્રા વિજ્ઞાન તો અત્યારે ભય લાગે નહીં આપડું ના જાણી શકે જાણીશું ભય લાગે ને જાણીશું ભય લાગે તો જાણીશું मनुष्य सहज प्रकृति सेवाज आई वस्तु पेविए रेत हो जाएस एटू नहीं भेजू नहीं આ ભય રહે એ જાણ્યું નથી અને ભય રહેશે એ ભય છે તે આપણું ગયા લીધું હોય તો ભય રહેતો હોય તો એને એ ભય ને બોલ ને મારું છે પરતું છે એટલે એને ખ્યાલમાં એટલે ના હોય તો ચીકારે ખરેખર ભય લાગતો નથી ભય લાગતો નથી ખરેખર પણ એ ભય મને લાગે છે એવું એને ભાષે છે ભાષે છે ખરેખર લાગતો નથી એવા વિજ્ઞાન છે એટલે આ વિજ્ઞાન નું ફળ જોયું કઈ રાગવે થાય ચિંતા ન થાય માન માં એ લોકો ન થાય એ આ વિજ્ઞાન નું ફળ ભાઈ લાગે આ દતરી ભાઈ છે એક વાર કે અધ્યાત્મ વિજ્ઞાન ના બે ભાગ એક ક્રમિક માર્ગ અને એક અક્રમ માર્ગ સ્ટેપ બાય સ્ટેપ જવું સ્ટેપ બાય સ્ટેપ જવું જેટલા પગ્યા ઓછા કરે ચડતો જાય જેટલો પરિગ્રહ ઓછો થાય એટલા પગથે પણ ચઢ્યા પછી પાસે આ લોકો મળે સારું પણ કેન્ટીન છે કાર બાઉન્ડ્રીમાં થઈ ગયો બાઉન્ડ્રી દૂર થતો જાય જેટલો જગ્યા એ સાતસો મિટ થેટર અઢારસો મિટ થેટર થયો મારી જ્ઞાન ના હોય કઈ પણ કરવાનું છે ત્યાં મારી નું જ્ઞાન હોય કરવાનું છે જ્ઞાન છે અને જાણવાનું છે ઉપાસના કેટલી મદદ ભક્તિ કે ઉપાસના અક્રમ વિજ્ઞાન માં ઉપાસના કરવાના તો સાચું ઉપાસના ભક્તિ ઈચ્છા ને કેવાય છે જેટલું જ્ઞાન હોય એટલી ભક્તિ થાય માણસ માણસ જ્ઞાન હોય ને ભક્તિ કેટલી કરી શકે એ જવું ज्ञान मा, पर ज्ञान क्रिया भरती मंत्र बोलो શાંતિ નૌકા મંત્રદસ્થ ધ્યાન કરો તો વધારે શાંતિ દાદા એ સારી ધ્યાન વિશેષ કરીને કહો પોતાના વગર માંથી ઉધારી કાઢેલો ધ્યાન છે અને તે માદકતા ઉત્પન્ન કરે છે શું કરે છે માદકતા ઉત્પન્ન કરે છે એટલે ફરી ફરી ત્યાં જવાનું ધ્યાન કરવાનું મન થાય ફરી ફરી ધ્યાન કરવાનું મન થાય ઇગોજન વધી જાય બાદકતા આત ધ્યાન રૌદ્ર ધ્યાન ધર્મ ધ્યાન ને ધ્યાન ત્યાં ધ્યાન બીજા ત્યાં કયા ક્યાંક રૂપસ્થ ધ્યાન ધ્યાન ચાર ટકા આઠ ટકા નું ધ્યાન બીજું કોઈ ધ્યાન હોતું બીજા બધા ઉપર બધા વેપાર બધા નહીં જા કરું છું જા બાકીન જોયેલા હો જોયા હો પણ દા એવું ના બને કે અત્યારે આ મૂર્તિ પૂજા નો એક પ્રકાર જ ના કેવાય આ મૂર્તિ પૂજા નો જ એક પ્રકાર ના મૂર્તિ પૂજા ની જરૂર છે પણ તો એવું કોઈ કલ્પના નું આપડે છે આપણું શું છે મૂર્તિ પૂજા જ્યાં સુધી કરવી જોઈએ અમૃત ના દર્શન ના થાય કેમ અમૃત ના દર્શન ના થાય ત્યાં સુધી મૂર્તિ પૂજા કરવી મહાવીર ભગવાન ને આપડે જોયા નથી તો આપડે એનું કેમ ધ્યાન ધરીએ છીએ મહાવીર ભગવાન ને આપણે લાભ નું ધ્યાન કરીએ છીએ એના લાભ નું ધ્યાન નહી કરતા મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી છે અને પ્રતિષ્ઠા કરી છે ના હોય હોય કલ્પનાથી બનેલા હોય હા એ તો આપણને ખ્યાલ છે એ ભગવાન નો ફોટો હોય છે સંસારી ભાવ ની કલ્પના હોય છે એની પાસે માહિર છેલ્પના છે ना क्या दर वी प्रतिष्ठा कर दरक वक्त मंदिर अनिवार्य है करें करें जो ये प्रतिष्ठा करे मूर्ति अपने घरे न हो આપડા ફાદર ગયા હોય તમને આપડે આખરી કા વરસાદ ધ્યાન માં આવે તો માનસિક પૂજા કઈ ને દાદા માનસિક પૂજા થઈ ને એ મારતી પૂજામાં સ્થિર કરવા માટે ભાવ ખતું મોક્ષ ભાવ થશે તો મોક્ષ માર્ગઆતમાં આવી જાય છે અને ભાવ છે હરિ વિકલ્પ માર્ગ એમ કે છે કે મન સ્થિર કરવા માટે શું કરવું છે મન ને સ્થિર કરવા માટે શું કરવું કાલે બધી દ્વારા કહી મન સ્થિર થઈ જાય નઈ આત્મા સ્થિર થઈ જાય એવું કહી આત્મા દ્વારા આત્મા આપવું આત્મા આત્મા આત્મા આપી દેખાય નઈ પણ જતા જવા આપી શું છે બોલું ખાલી આવશો લાભ ઉઠાવ્યો હતો ઉલ્લાસ થયા તો લગ્ન કરતી ઉલ્લાસ આવ્યો હતો એટલે હોવા જોઈએ ના હોય આપડે લગ્ન કર્યું હોય ઉલ્લાસ આવ્યો હોય તો આવું આવું વાપરવા માં આવ્યું ભાઈ આવું વાપરવામાં ના આવ્યું ભાઈ આવું વાંચવામાં આવ્યું તમે પાત્રા ત્યાં બધા જ કરી સવાર આથી ના ભર્યા હોય તો અને કોરો કાગર વધારે લાભ બ્લેન્ક પેપર બીજી દુકાનો ફર્યો ના હોય તેને વધારે લાભ થાય દુકાનો ફર્યો ઓછો લાભ ભાવતાલ જાણતા હોય ને એટલે ભાવતાલ જાણતા હોય ને એમ નઈ એટલે આનું આમ છે આમ થી થોડુંક એવું આપણને થોડોક આભાર અંભાવ થાય ને અહંકાર કે હું આ કઈક જાણું છું એવો ચિત્રામણ વિકલ્પી બુદ્ધિ થઈ ગઈ એટલે જાણું ન જાણેલું અને એ જાણવું એમાં પણ એક જ્ઞાન છે ન જાણેલું હોય અને એમાં જાણવું એ ખરું જ્ઞાન કારણ કે જાણ્યું બધું પોતા નવા માટે રસ્તા બતા અમદાવાદ પુના સુધી પહોંચ્યા બેંગ્લોર સુધી પહોંચ્યા અમદાવાદ ફોરતા અહી મુંબઈ થી ગયા અમદાવાદ ફોર ગુસ્સા તો જબરજસ્ત છે જાણ્યા ને શું જાવી રૂપિયા પડી જાય આખું દિશા થયેલું છે શું થયું છે દિશા બુટ થઈ ગયું ઉત્તર ને દક્ષિણ માણસ છે દક્ષિણ ને ઉત્તર માણસ છે હું જ છું તે વિક્રમ રાઉન્ડરી બોસ અને રામદેવજીને સત્્ય માંગવામાં આવે આલી કોણે બનાવી છે અટા ઇને બગા થયા તો શું કહેતે બગા ઠીક હે કોઈ પરમ તત્વની કૃતિ છે કોઈ પરમ તત્વની કૃતિ છે કોઈ પરમ તત્વનું સર્જન છે દીપો થઈ ઘરેણો એ બનાવ બનાવેલી વસ્તુ કરો અને આ ગોટલા બધા આખું જગત થી સાધુ સન્યાસીઓ આચાર્યો સંતો બધા પથ્થર માં રિઝલ્ટ થઈ ગયા ડાક્ટર છે તમારાત ને પતાવો બરોબર તો એ ડાક્ટર કે હું પૂછવું છું કે હું પૂછવું છું આ પઝલ સારી પઝલ ઉભા નઈ થાયું છે કોઈ પરમ કટ નથી પરમ અને ઉપર ભગવાન છે ઉપર બધે આકાશ માં કોઈ જગ્યાએ ભગવાન તમારું સ્વરૂપ છે અને તમારું સ્વરૂપ છે શું છે પોતાનું સ્વરૂપ માં ઉપરી થઈ ગયા અને ભગવાન ઉપરી માને સવાર ઉપરી કરાય કોઈ નહીં પક્ષ માં સંસાર પક્ષ માં તો કોઈ હોય કે સંસાર પક્ષમાં સંસાર ના વ્યવહાર પક્ષમાં કોઈ દાદા બધા મામા દાદા બધા એવા હોય ને બધા ઉપરી ક્યાં ઉગે તો થઈ ગયા હે સંસાર માં એક લાઈફ એટલી ઉપરી હોવા જોઈએ કે જે આપણને સારી રીતે દુષ્પાતૃ જમારે દાદા એવું નથી કે ભગવાન ની કલ્પના કર કે માણસ થોડુંક આશ્વાસિત થાય એ ભગવાન તું આમ કરે ભગવાન તો પોતાનું સ્વરૂપ એટલે ભગવાને જાણવાનું છે હું કોણ છું એટલું જાણું એ જ ભગવાન બીજી બધી ભગવાન આ પગલ સૌ નહીં લાગે ભગવાન ત્યાંથી આઈસેટર રમકડો શું થયું કા રમકડ નથી આપડે પોતા જાન થાય તો દાન ના થાય તો આ દે જ આ નો તારી બટક્યાત કરવાનું તમે નક્કી કર્યું છે संकल्प हाथ मुद्धि सत्संग बुद्धिपूर्वक नो एमने पूछू કાલે દાદા પાસે આવ અને આ કોયડા નો ઉકેલ લાવવો એટલે મેં એમને પૂછ્યું કે આ સંકલ્પ કર્યો છે આત્મસંકલ્પ હજી નથી કર્યો બુદ્ધિની ગાઠ વાળી ના સત્તા તમે જયારે પોતે પુરુષ થાવ અને પ્રકૃતિ જુદા થાવીન ઓફ દીમા છે ત્યારે તમારી સત્તા માં આવો જ્યાં સુધી તમારી સત્તા ને પ્રકૃતિ તમને રચાવે છે બરોબર ને એટલે જ્યાં સુધી તમને પ્રકૃતિ પણ દાદા પ્રકૃતિ લઈ લીધી ને કઈ પુરુષ હોય આવો થાય પુરુષ વ્યાખ્યા થી દાદા તમે કરો પુરુષ ની વ્યાખ્યા થી કરો પુરુષ પુરુષાર્થ થઈ તો સંપૂર્ણ સંપૂર્ણ પુરસાદ થઈ જવાય સંડે નહીવા છતાં સ્ત્રી સાથે રહેવા છતાં સ્ત્રી સાથે ચિહ્મા જોવા છતાં પુરુષ નિર્લેખ રહી શકે શું કે અસંગ રહી શકે સંસાર માં સ્ત્રી સાથે રહેવા છતાં સંપૂર્ણ અસંગ રહી શકે પુરુષ એને નામ પુરુષ કહેવાય બીજી વાત કરવી કરે કેમ મળ્યો હા મનુષ્ય દે કઈ રીતે મળ્યો કેમ મળ્યો હા મનુષ્ય દેહ કેમ મળ્યો હા એવું છે ને મનુષ્ય પાછવતા ના વિચારો કર્યા પાછળ વિચારો પાથિવતા ની ક્રિયાઓ નહિ પાછવતા ના વિચારો કર્યા એટલે પશુ એની માં અને અનર્થ લોકો નુકસાન કરે અનર્થ પોતાના ફાયદો ના હોય નુકસાન લોકોને કરે છે તે ઘર ગતિ માં જાય અને પોતે સજ્જનતા નીકળે તો ફરી મનુષ્ય આવે અને પોતે સુપર થાય તો દેવ જાય સુપર હ્યુમન નામ કેવાય કે તમને એક ભરો ભાઈ હેલ્પ કરે જો પણ એમનો ટાઈમ એમનો વખત ખરાબ તમે હેલ્પ ના કરો તમારી પણ સહયોગ હોય પડે ધકાી કરવી પડતી નથી એ રિઝર્વેશન જ હોય છે અને પશુ ગતિમાં રિઝર્વેશન હોય છે ધક્કાધુકી કરવી પડે તમારે રિઝર્વેશન હોય मनुष्य बेहिया मनुष्य दे मै पी मेह विलय थो दे प બધી કક્ષાની અહીંથી શરૂઆત થાય બીજા બધા નથી બીજે બધે પરિણામ ભગવાનું છે શું છે લક્ષણ છે એ લક્ષણ નો ખબર પડે આપણને અત્યારના જીવન દરમિયાન કરેલા પ્રત્યે તરફથી આ સારું બદલ ચાર કથા ની જાણી એમાં કોઈ પૂજા ગ્રહણ નથી આપણને એવી થાય છે જોયું આપણને આ સજાન ધર્મ ધ્યાન રહે તો એ ધર્મ ધ્યાન કેવાય એવા પ્રસંગો જીવન ની અંદર આવે સારું નથી કર્યું પણ તે છતાં એના ઉપર દ્વેષ ભાવ ના આવે એ વખતે નહીં અનહરભાઈ એવો માણસ નથી કોઈ એવા સંજોગો એવા આવ્યા હશે કોઈ એવા સંજોગો એવા આવે કોઈ એવા સંજોગો આવે કોઈ આપણા મિત્ર કે સગા સંબંધી એ ખરાબ કર્યું એના પ્રત્યે ની આપણી કેવું હોય તો પણ એના પ્રત્યે દ્વેષ ના આવે તો પણ એના પ્રત્યે આપણને દ્વેષભાવ નથી થતો એ કેમ નથી થતો તમારી આખા બંધાય આપણો છોકરો રાગર એ રાગ થયો ને નપ ક્યાં નીકળે આ નાપ ઘર માં નીકળે નહી पूछे पुरुष दादा भगवान नमस्कार कर જાણતા નથી કરાવત દીધી હતી એવું કર્મ કર્યું હતું તેથી આ માણસ ને માર કર્મ ફળ ગણાય છે મારવા આવે તો કર્મ ફળ કે છે અને પોતે આ કર્મ નથી આ શું કર્મ ફળ કર્મ ફળ અને એ કર્મ ફળ નું ફળ શું આવ્યું કેળ મારવા આવ્યો એટલે કર્મ તો યોજના બધા મંદયું તમારા તાબામાં ના હોય તમારે ગાળ ના દેવી હોય તો યોજના તમારું તાબામાં હોય તો જ્ઞાન પ્રમાણે જેટલું તમને જ્ઞાન છે એટલા પ્રમાણમાં તમારું તાબા થાય જેટલું અજવાળું હોય એટલા પ્રમાણમાં લાભ થાય શકો અજવાળું વધારે તો વધારે લાભ જ્ઞાન જ કામ કરે છે પણ વિવેક ના શું કરે છે વિવેક ના અને અજ્ઞાન કામ કરે છે પણ ઉધવ વિવેક કરે છે એટલે સરની કરવાની શક્તિ ઉત્પન્ન થઈ શક્તિ આગળ જાય એની આગળ જાય છે આ અનાત્મા ને આત્મા સે આ અનાત્મા ને આત્મા ભેદ વિજ્ઞાન અક્ર વિજ્ઞાન એક જ છે આ અવિજ્ઞાન ભેદ વિજ્ઞાન છે શું છે કરવાનું નહી કશું થાય ત્યારે સહજ સ્વરૂપે થયા કરું નિરંતર સહજ સ્વરૂપે બધા સહજ સ્વરૂપ ની જ્યાં ને સહજ સ્વરૂપ ને જરા વિસ્તારથી સહજ સ્વરૂપ સહજ સ્વરૂપ એનો જેના વિસ્તારો અત્યારે આપડે અસહજ થયેલા છે વિકલ્પી થઈ ગયેલા વિકલ્પી વિકલ્પી ને અનનેચરલ કી થશે વિકલ્પરલ બંને જરા વિસ્તાર પૂર્વક જાણવા માટે નેચરલ એટલે શું અમુક જતા એવિડન્સ થાય એટલે તો વિકલ્પી થાય અમુક જતા સંજોગો ભેગા થાય એટલે આ સહજ નીક્રિયા છે અહિયાં મોક્ષ માર્ગ સહજ છે સુગમ છે સરળ છે કારણ કે એનામાં બુદ્ધિ ના હોય પણ બુદ્ધિ હોય ત્યાં સુધી જ્ઞાન કહે જે માણસ છે બુદ્ધિ બુદ્ધિ નથી કામ કરતી પણ આંતરપૂર્ણ કામ કરે છે પોતે જોઈ ને કામ કરો ફૂલ દર્શન છે જ્યાં બુદ્ધિ નથી ત્યાં ફૂલ દર્શન છે અને બુદ્ધિ તો લિમિટેડ અને તે કેવું છે બુદ્ધિ એટલે નાખ્યું એ દિરા કહેવાય પણ હરીફા નો આમ કરીએ તો આપડા રસોડા માં જે અજવાલ આવે એ ઇન્દ્ર પ્રકાશ અને બુદ્ધિ કહી અને ધિરાગ પ્રકાશ ને હવે અંદર શું છે આ રૂપક આવ્યું અંદર નથી અંદર ઇગોઇઝિ છે ઇગોઇઝમ જળ હોય તો બુદ્ધિ પણ જળ હોય જેવો જેવો ઇગોઇઝમ એવી એની બુદ્ધિ હોય કારણ કેમ ના હોય ઇગોઝન ના હોય ત્યાં નિરાજ પ્રકાશ હોય અને જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી કશું જ પામ્યો નથી ઘટકવાનો માર્ગ જ બુદ્ધિ કાય સમય થયેલી જીવ નો દર્શન કરે ત્યારે જીવ ની જોડે એક કલાક વાતચીત કરે ત્યારે સારક થાય આ બહેનો સારક કહેવાય છે ચાલક કેવાય કોણ કે આત્મ જ્ઞાની હોય બધા જીન કહેવાય દિનેશ્વર કોણ કે શીર્શંકર ભગવાન એ બધા આત્મજ્ઞાની ના ઉપરીય જે જ્ઞાન કે જે કઈ આપ કહો છો જે દેશના ઉપદેશ આપો દેશના આપો છો એને હું જીવનમાં ઉતારવા પ્રયત્ન કરું છું જીવન ઉતારવું એટલે એ તમે સમજાવી પીવાની હતી તે જોવા પડી કે નથી બહાર નું દર્દ મળતું કે નથી અંદર નું દર્દ મળતું તો જો એટલે ભગવાને એવું કહ્યું કે આ તમને કરવા માટે નથી કે શું કે આ જેવું બોલ્યો તમને કરવા માટે ઉતારવા માટે નથી કેતો એટલે આ તો જગત ઉતારવા મળ્યું ભગવાન બોલીએ છીએ એ તમને જાણવા માટે બોલીએ છીએ કરવા માટે નથી બોલતા શું કેશું કે જ્ઞાન જાણો જ્ઞાન કરવાનું ના હોય અને જાણવાનું ફળ મેળે જાણો ને સમજો તો જાણવાથી શું થાય ક્રિયા ઉપર જે અભિપ્રાય હતો તે તમારો ઉભો થઈ જાય અગર ફરી જાય શું કરું તે અભિપ્રાય કે જે ભગવાન બોલ છે એમાં અભિપ્રાય કે બોલે છે નહી કરવા મારે થતું નથી કે કરવા હારું નથી કયું મેં જાણવાયું જાણો ને જાણો એવું પછી પ્રતિ જાય એવું જાણો એક ભાઈ છે શ્રીમદ રાત્રિ પુસ્તક માંથી વાગતા હતા અને બોલતા હતા કે આ સમ મને કોઈ આ જ્ઞાતિ આરાધના કરો તો ચારેક વર્ષ થી કરું શું કેવું થઈએ કોણ પટ્ટી તો